158 શ્લોક નંબર દંડ્યા દંડ્યા લક્ષણ પ્રજામાં વિવાદના કારણભૂત વિવાદિત સ્થાનો અઢાર વ્યવહાર પદો છે વ્યવહારપ્ય જ્ઞેયાન્યદષ્ટા જ્ઞેયાન્ય્ટાદશણાદાન ચક્ષેપસ્થેવા સ્વામીવક્રય સંભૂયુ દનાપકર્મચ સંવિદ વ્યક્રમ સીમા વિવાદસ્તેય સાહસ ક્રય વિક્રયાનુંશયો વિવાદ સ્વામીપાલ સ્વામી પાલયોહો પારુષ્યે દંડ વાચિકે સ્ત્રીસંગ્રહો વેતન સા દાન દુતસમવય દાહભાગ સ્ત્રીપુસ ધર્મચાષ્ટ દશે તેમાં પેલું ઋણાદાન કરજ લેવું અને કરજ આપવું એટલામાં રાજાની દરમિયાનગીરીની જરૂર પડે વિવાદ થાય તો વ્યવહાર ના સ્થાનો કોઈ લીધું હોય દે નહી કર્યું હોય નાખ્યું એટલે ઋણ આદાન ઋણ લેવું અને ઋણ પાછું દેવું એમાં એટલે બેંકોને રાજ્ય અધિકાર આપ્યા છે કે બેંક રપસી એમ કે હરરાજી કરવાનો અધિકાર ન દેતો હોય તો રાજાની જરૂર પડે ન્યાય કરવા માટે ન્યાય કોણ કરે બળિયો હોય ઓલન દબાવીને લઈ જાય પહેલું ઋણાદાન કરજ લેવું અને કરજ આપવું બીજું નિક્ષેપ સ્વયં ધનને ગણીને સાચવવા માટે આપવું કંટ્રોલ એટલા માટે રાખે છે ડિપોઝિટ કરી હોય એનું બોલો દિવાળું કાઢે તો એટલા માટે આ બધી ઓલી સ્રોપ બધા એમ જ કરી ગયા બીજું કઈ નિક્ષેપ કર્યો હોય રાખ્યા હોય ડિપોઝીટ મરણ મોડીની રિટાયર્ડમેન્ટનું બધું ફંડ ત્યાં રાખ્યું હોય એને ચૂ કરીને વ્યાજ એટલે ગવર્મેન્ટે એને એની ઉપર કાબુ રાખવો એટલે ખરેખર તો એવું કરે એને ગવર્મેન્ટ એવું રાખે એના અમુક ભાગ છે એને ડિપોઝીટ કરવા પડતા હોય અને પછી આવું બધું ખોટા કાગળિયા કરીને કરીને નાખે એટલે જેને એવું કરવું હોય એ તો પહેલેથી જ તૈયાર હોય પેલેથી પૂછા વિના કોક ની જમીન કોક વેચી નાખે એમ અસ્વામી વિક્રય એટલે કોક ની વસ્તુ હોય કોક વેચી નાખે અથવા તો કોક વસ્તુ હોય એની કોઈ ઉપયોગ કરી લે હડપ કરી લે ઓલું એ બધું અસ્વામી વિકરાય મધ્યસ્થી જરૂર પડે ગવર્મેન્ટ મોટા જરૂર પડે કે બધા હોના હોય એવું ના હોય કોઈ કોઈ હોય કોઈ ઓલા હોય કોઈ બળિયા હોય ગરીબ ને પીળે કોઈ વધારે ડાપણ કરે એવું બધું હોય એટલે ગવર્મેન્ટમાં તો બધી કેટલી ખોપરીઓ હોય એક અબજ ખોપરીઓ છે ભારતમાં બધી ખોપરી હોય તો રાજા ને પાણી પાઈ દેવા હોય એકલો હડપ કરી બધા ટોકરી વગાડતા રે તો અહિયાં ગવર્મેન્ટ શું કરવું પાંચમું દત્તાનપ કર્મ સારી રીતે પૂરું આપ્યા સિવાય તેને પાછું લઈ લેવા પ્રયત્ન રાજા તથા રાજપુરુષો કરેલા સંકેતો કાયદા નિયમો ન માનવા ગવર્મેન્ટ ના કાયદાનો ભંગ કરવો રાજાની જરૂર સાતમું સીમા વિવાદ બે ગામ કે બે ખેતર ના સીમાડા નો વિવાદ ગામ ના સીમાડા નો વિવાદ બે ખેતરના સીમાડા નો વિવાદ અહી નથી થતો જગ્યા છે ખુરશી અહી રાખે છે આસન નો વિવાદ ગરીબડા ત્યાં જા તારા નહીં કબાટે અર્ધો લઈ લે વિવાદ નું સમાધાન કરવા જવું પડે રાજય એવું કઈ બધી ઘેરે ઘેર આવો વિવાદ આઠમું સ્તે અને સાહસ છાની રીતે કોઈનું પણ ધન લઈ લેવું તે સ્તે અને રાજદંડ અવગણીને ધણી કે લોકોની સમક્ષ રાજા ઓફીસ માં ખાતર પાડી જ્યાંથી ઉપાડે રાજા ગેંગે ફેફે કરતો હોય કે આવું થઈ ગયું એટલે રાજા ગેંગે ફેફે કરતો હોય તો પછી આ આવું થાય એટલે એને રાજા ને કોકનું ઠાટું કાપી ન જાય અને પોતાનું પેલા બાંધી રાખવું પોતાનું ઠાઠીયું પેલા કહીક નું ઠાઠ્યું ન કાપી જાય એટલે કોકનું ઠાઠ્યું કાપતા બંધ કરે તો ઓલા નવરા થાય તો આ કાપી જાય એટલે એવા રાજા ન્યાય કરો કાપી ગયા ભલે કાપી ગયા બીજું લગાડી દે એવો ન્યાય કરી લેવા રાજાને ઘણા ઠાઠિયા હોય મળે છે એટલે એનો ન્યાય કરવો હોય સ્તેય અને સાહસ છાની રીતે કોઈનું પણ ધન લઈ લેવું તે સ્તે અને રાજદંડ અવગણીને પેલાના જમાનામાં બારવટીયા હતા ને એ સાહસ કહેવાય એને રાજાની સામે ઓલું સંગ્રામ કર્યો હોય છે એ રાજાને પ્રજાને રાજાને પીડવા માટે પ્રજાને પીળે વાલેરો વર્વ ની બધા હતા ને રાજા ભાગ ન દે એટલે કરે હું રાજાની સામે તો ભોગે એમ ન હોય એટલે ગધેડા ની ખીજ છે એ ખોલકા ઉપર ઉતારે હાથમાં આવે ને કાન પકડી ને એવો એને હબોડે એટલે આપડે એવું હોય આપણું કાપી ગયા હોય તો ખોલકું હાથમાં આવી જાય કાન પકડી ને એવો હબોડે તે ખોલકું બિચારું ખો ભૂલી જાય પણ એ ખીજ કોની હોય આપણું ઠાઠિયું કાપી ગયા હોય એને બોલે રાજા એને ભાગ નો દીધો હોય ભાઈ હાથ ભાગ વાલે એટલા માટે ન્યાયપૂર્વક મોટો ગધેડો હોય તો આમ ઉલાડી નાખે અને ઝૂડ મારી દે તો પછી મુશ્કેલી થઈ જાય ખોલકું હોય કુંભાર મેન્ટેન કરતા શીખી ગયો એટલે એનો કાન પકડી અને ગધેડાને મારવાના હોય એટલે બધાને હબોડ દે એટલે એ સાહસ બંધ કરાવવું એમ હોડવા એટલે ખોલકાને જરૂર પડે તો એટલું મારવું ટપક લે બહુ વાંધો નહીં પણ હાર હબોડવા હોય તો ગધેડાને જ હંબાડવા પડે ગધેડો હાથમાં ન આવે અને ખોલકું હાથમાં આવી જાય એવું રાજધર્મ છે અને કુંભારના ધર્મો છે સાહસ છીતે રાજા એનો ય સાહસ કરનારા દેવો જોઈએ ગધડો અવળાઈ કરે અને ખોલકા મળે તો એને ગધેડા કઈ થાય આપણે ગધેડા તો ઉલટો બીજી વાર વાંધાડી ઓલું ગધેડા ખુશી થાય રાજાને એમ થાય કે આપણે દંડ દીધો ગમે દંડ દેવો જ છે ને હે આપણા હાથમાં હોય તો ગમે દેવો જ છે તો અને આપણે આત્મસંતોષ થાય કે વાપીરો કોઈને મારવો કે પરસ્ત્રીને લા નહી લૂટી લેતા આવી રીતે એની મિલકત લઈ લે સ્ત્રીઓને હોતે લઈ જાય એવું બધું કરે એટલે એને સાહસ કહેવાયું ગોધરા કાંડી સાહસ કેવાય સરકારની તો એમાં જે આયોજક હતો એ વિયો ગયો જે હાથમાં એવા એને દઈ દીધો એવું નહી પણ આપણી ગવર્મેન્ટ છે દહ વર્ષે દીધો એને ઇન્ડિયન ગવર્મેન્ટ છે ગુરુકુલ ગવર્મેન્ટ થઈ ગયા હોય એટલે એને એકાદો હબોડી હોય તો કઈ થાય નહિ એટલે નક્કામું એકાદું શું હબોડું ખોલકા બે ત્રણ હબોડ દઈ અને રાજદંડ ને અવગણીને ધણીની કે લોકોની સમક્ષ બળ પ્રયોગ કરીને ધન લઈ લેવું કોઈને મારવું કે કબજે કરવી તે સાહસ કેવાય પ્રજામાં થતું હોય તો ગવર્મેન્ટને દરમિયાનગીરી કરવી એની ફરજ કેવાય એટલા બધા કીધા એની ફરજ રાજમાં આવું જ્યાં જ્યાં થાય ન્યાય યોગ્ય ન્યાય એને કરવો નવમું ક્રય વિક્રયાનું ખરીદી કે વેચાણ કર્યા પછી સંતોષ નહીં રહેતા તે પાછું લેવા દેવાનો વિવાદ કિંમત હોય અને ઓલો જાપ દીધી ઓલો ફરિયાદ કરે તો કઈ નવ સાંભળે તો એમાં રાજા એ કરી ઓલું કે કસ્ટમર કેર રાખે છે કોઈ ના પશુ ચરી જાય તે વિવાદ પેલા જૂના જમાના માં ડબ્બો હતો ડબ્બામાં પૂરી દે એમ હવે ગવર્મેન્ટ જ ડબ્બો થઈ ગયો એટલે ગવર્મેન્ટ ડબ્બો હોય તો પછી ક્યાં પૂરે અગિયાર મુશ્રુષા સેવા નોકરી કરવાનું સ્વીકારી ને પછી તે કામ ન કરવું તે પટ્ટાવાળો રાખ્યો હોય એની ટાઈમ એ ન આવે એને દંડ હોય ને રાજાનો એ ધર્મ છે કે ગુનો કરે એને પેલા પકડવો અને પછી જેવો ગુનો કર્યો હોય એવો એને દંડ દેવો એ રાજા એટલે આટલા ઠેકાણા કરી દીધા પછી આની શાખા પર શાખાઓ તો જુદી જુદી હોય છે પણ એને ક્યાં ધ્યાન રાખવું જો પ્રજા કરવી હોય તો એને ક્યાં ધ્યાન રાખવું આટલા ઠેકાણા હોય કરી હોય એને બધા ધ્યાનમાં રાખવાના ગમે તે ગધેડા ખાયા આવે તો ખોલકા બે ત્રણ હોડી આવવાના દેશ જાતિ વળો હોય તો એને યો છે બાડીયો છે આવો છે આ બધી કમજોરી છે આ બધી આવું થાય એજ પેલા રાજા ની કમજોરી અને થાય ને પછી એની યોગ્ય એક્શન ન લઈએ કે એની બીજી કમજોરી કે અને ત્રીજી કમજોરી કે બીજા ને જોડી નાખે એટ ને એટલે દંડ કઠોરતા વાઘી વચ્ચે ટૂંકમાં લ્યો ને કે મને તીજ કરે છે ખીધો તો કાણ્યો હોય કાણિયો કે જાહેરમાં આવી રીતે બળિયા હોય પછી જાહેર માં આ આવો છે આવો એમ તો પછી રાજા એનું ઓલું કરવું કઈ કીધું હોય સ્ટેટમેન્ટ કર્યું હોય તો હો કરોડ નો દાવો એટલે હો કરોડ દાવો કર્યો એટલે ગવર્મેન્ટને પાછો અપાવવાનો રહ્યો ને હો કરોડ એને જો ઓલો સાબિત કરી દે કે માનહાનિ કરી છે એટલે માનહાની માં એને ક્યાંક બીજું કીધું હોય છે ખાલી પ્રવચન કર્યું છે ભાષણ કર્યું છે એને એટલે હો કરો દાવો ફટકાયો કે મારી માનહાની એટલી થઈ મારી મિલકત છે એ હજાર કરોડ છે અને મારી હજાર કરોડ મારી આબરૂ છે એટલે તમે આટલી આબરૂ ઓછી કરી એટલે મારે હો કરો ખોટ ગઈ એટલે તમારે ભરવાના આવે જો સાબિત કરીમાનજનક શબ્દો થી તિરસ્કારવો તે પોલીસી મળી કે નથી મળી બેઠા તા ન મળી ક્યારે નતો બોલું ફાઈન નો પડ્યો ડ્રાઈવર ને એટલા ફરી દેવાના છે કઈ જરૂર પડે તો મને કેજો વધારી દે પછી આમ આમ બંધુક રાખે વાઘ પારુષ્ય કરે આપડી પોલીસી ગધાડી નાખ્યા છું દંડ પારુષ્ય એટલે કઠોર દંડ જે યોગ્ય ન હોય બીજાની ખીજ છે એ બીજા ઉતારે ઓફિસ માં હોય અને છોકરાને બે બોટ મારી દે ઘર નો છોકરો છે એટલે કોકની ખીજ કોક ની ઉપર ઉતારવી એમે નહિ તો આમ તો શોભા હોય ઓલ મારા જે ઓલ બદલી વાળો હું ને ભાણખાચર ને કીધું હતું ને બધાને ઘૂટણ ભાંગી નાખતા હતા એને બધાને દંડ પારૂષ છે કેવાય તો ખાત નાનો હોય અને દંડ એટલો બધો દઈ દે કે આ સરસ ઓલી પેલા શ્લોકમાં આવ્યું હતું કે ગોપીઓ એ ભગવાનની ઓલી બ્રાહ્મર ગીતમાં મૃગરી વે ઉદ્ધવજીને કે બે બે સાનું મનો બે એમ તારા મિત્ર ને અમે ઓળખીએ છીએ સ્ત્રી અકૃત વિરૂપ આમ સ્ત્રીને દંડ દેવાય જ નહી એમાં આ દંડ છે એને મૃત્યુદંડ કરતા પણ વધારે કહેવાય સ્ત્રીને વિરૂપ કરી નાખે સ્ત્રીનું જોર છે એમાં છે રૂપમાં અને રૂપ જ એનું કાપી નાખે એટલે એ તો કેટલો ક્રૂર દંડ કહેવાય બઉ ક્રૂર દંડ કહેવાય કરીને દઈ નું જાય જેનું ખાય એને લાભ આપે એટલે શું કરે ચરકે એને માથા ચરકે ખાધું હોય એટલે કાઢી દઈ જાય કે બોલે બલિયે એને આપ્યું પાછું બાંધો એ કે વખાણ કરવા ને બાને ઓલ કર સ્ત્રીઓને દંડ દેવાય જ નહિ દેવાય નહિ ને દેવો હોય તો આવો તો નો જ કે જે આખી જિંદગી ભર પસ્તાં જોકે સ્ત્રીને અમુક ના પાડી અને દંડ નો દેવાય પણ હવે દંડ દે અને એ અતિ ક્રૂર દીધો તારો ભગવાન કેવો કે તારો મિત્ર કૃષ્ણ કેવો છે કે આવો છે એટલે એને દંડ પારુષ છે મૃગી વ્યાસ ભગવાન ના શબ્દો છે કપિન્દ્રમ એ કપિરા જવું જોઈએ તારા મિત્ર છે એ તો પેલા શિકારી ની ગયો શિકારી ની ઘોડી વેંધી નાખ્યો હંતા ઓલા ને મારે બાતાઈને મારે કપિન્દ્ર હું કરે હામાની અર્ધી શક્તિ એને મળી જાય એવું વાલી ને વરદાન હતું એટલે ભગવાન એને હંતા વાલીને એવું વરદાન હતું કે જો કોઈ એની હામે લડવા આવે હામે ઉભો તો હા માં ઉભો રે એટલે ઓલા ની અરધી શક્તિ મળી અને પોતાની પ્લસ તો એ અર્ધી થી લડે એટલે ભગવાને એને હંતા ભગવાનનો મહિમા પણ આવો દંડ દે તો એમ નહીં તાર મારવો તો પડકારી મારવો તો હાલ હું આવું એમ નહી હંતાએ માર્યો અને એમાં ઓલી સુરપંખા દંડ દીધો ખરાબ કરતાંડ દીધો કે આખી જિંદગી માથું ધોણાવી રાખે અરે આવું તો એને કહેવાય દંડ પાર એના કરતા શિરચ્છેદ દંડ છે એને જિંદગી ભર માથું ધોળાવું ના પાડે કાપી નાખ્યું પૂરું થઈ ગયું પછી ક્યાં યાદ કરવાનું બટલો તો ભગવાન કહે પણ આખી જિંદગી પીડાય અને દંડ દે અને ઓલો દંડ પુરાણ સામે બહુ સરસ કહેતા વાસી શિકારી હતો એટલે કઠિયારો અને એ જંગલમાં લાકડા કાપવા ગયો તો કેસરી સિંહ આવ્યો શિકારી નહીં ઓલો સિંહ ગયો અને સિંહ હું ગયો કુતરો કીધો ને કે સિંહે એમ કીધું કે ભાઈ તું એક કરે કે મારા માથામાં કુવાડી ને ઘા મારે મારા માથામાં કુવાડી નું ઘા મારે શું કરવા તો એટલે સિંહ જંગલમાં મહિનો પછી આ તો બધા બે જંગલમાં રહેનારા એટલે મહિનો પછી આવ્યો હોય સિંહ કે જો ઓલી કુવાડી મારી તી ને એ ગઈ છે હાવહારો પણ તે કૂતરો કીધો એ નથી રૂજાનો એમ કરીને થાપ મારીને મારી કૂતરો કીધો ને હું મૃગરાજ છું એમ અને કૂતરો કીધો એ ઘા જરાય રૂજાનો નથી અમુકનો ગેગ્યો છે જેમ જેમ દિવસો જાય છે ને એ મને બહુ પીડા કરે છે હળકે એટલે એ મને બહુ રોજાનો નથી કોઈ બાતે એમ કરી તાળ નાખી ખાઈ ગયો દંડ દેવામાં આવે અને દંડ દે તો એને દંડ પાર છે કેવાય વાક પાર કહેવાય આખી જિંદગી સાંભળે એમ અને ભોંડાય નું સાંભળે એને એમ થાય કે અરે દર અવયવ નો ઘાત કરવો તે ચૌદમો સ્ત્રી સંગ્રહ એવું કરતા વાલસુર ખાતર ભાણ ખાતર વાલસુર એવું કરતા ચૌદમું સ્ત્રી સંગ્રહ બગડ ને જાડવું હોય સટાવાળાના તો પકડે છે પણ કાયદો કળિયુગમાં કાયદો કાઢી નાખ્યો નિર્જીવ ધન આદિ નો જુગાર તે દુત કહેવાય અને સજીવ પશુ પક્ષીઓને લડાવી દોડાવીને જુગાર રમવો સટો ખેલવો તે સમાવય કહેવાય રેસ કરે છે ને હોર્સ ની રેસ અને એમાં સટા હોય છે પાંચસો કરોડ ના પાકિસ્તાન ની વખતે દસ દસ હજાર કરોડ દસ હજાર કરોડ ના સટા સહિયારી પૈતૃક સંપત્તિ ની વહેંચણી ના અસંતોષ નો વિવાદ અઢારમુ સ્ત્રી પુષ ધર્મ પતિ સેવા કરવી તે પતિ પતિ પત્ની નો વિવાદ પતિ પત્ની નો વિધાનગીરી જતું હોય તો દરમિયાનગીરી નો કરવી અત્યારની ગવર્મેન્ટ તો દરમિયાનગીરી કરે છે વિવાદ માં દરમિયાનગીરી કરે પ્રોપર નો થતો હોય વ્યવહાર તો એમાં ગવર્મેન્ટ ન્યાય તો ભરણ પોષણ કરી સાચવવી તે પતિ નો ધર્મ છે અત્યારે અપાવે છે ને ભરણ પોષણ એને કાઢી હોય અને છૂટાછેડા ન થયા હોય ત્યાં સુધી આજીવિકા દેવી પડે રાજા એ યોગ્ય રીતે જાણવા જાણવા અને એને ફોલો કરવા સમાજ તંદુરસ્ત રહે એટલા માટે એનો યોગ્ય ન્યાય કરવો અને લોકની સુખ સ્થિતિ ન્યાય રાજયોગ્ય અને દંડવા યોગ્ય નહી આવા શબ્દ કયા છે તેમાં સભાસદ એટલે આગળ કહેલા અઢાર પ્રકારના વ્યવહાર વિવાદના અવસરો અવસરોનારા રાજ્ય સભા જેનારા છે કે સમાધાન કરાવનારા છે એવા હોવા સમાધાન કરાવનારા કોઈ વિવાદ હોય એનું સમાધાન કરે પોતે કરે તો પોતે આવો થવું બીજા પાસે કરાવે તો બીજા ને આવા રાખવા રાજા તો બધા વ્યવહાર ને જાણનારા કેવા હોય સમાધાન કરનારા કેવા હોવા જેવો શાસ્ત્ર શ્રવણ અને અધ્યયન થી સંપન્ન હોય પોતાના રાગ દ્વેષ થી કરનારા એવું જેવો શાસ્ત્ર શ્રવણ અને અધ્યયન થી સંપન્ન હોય ધર્મ જાણનારા હોય સત્યવાદી અને શત્રુ અને મિત્ર માં કોઈ જાતના દ્વેષ કે રાગ વિનાના હોય ને અટાડે હાથમાં રાજા ને એવું ના રાખે અમારે એક છોકરો ભરતો હતો હું એનો ક્લાસ ટીચર હતો ઊંધો હાલતો મેં કોઈ દી એને દંડ દીધો નથી બીજા છોકરાઓ હતા નહીં કઈ એક્ટિવિટી દંડ નથી પણ એને રાગ દિવસ રહી ગયો એટલે ઈ આ નસી બાબુ એનો ક્લાસ ટીચર હતો મેં કોઈ દી એને દંડ નથી મને ખબર હતી ત્યારે મને મને ખ્યાલ છે અટોતી મને તરવારે છે બીજા છોકરા મારું ન માનતા હોય દંડ ન આવે બીજા પીડે તો દઉં મારું ન માનતા હોય સંપન્ન હોય ધર્મ ને જાણનારા હોય સત્યવાદી અને શત્રુ અને મિત્ર માં કોઈ જાતના દ્વેષ કે રાગ વિના હોય છે એ પોતાની વ્યવસ્થાપક ની કમજોરી દેવો પડે છે કારણ કે એને ઓલું કરવાનું આડાવડું કરવાનું ચાન્સ આપણે આપી દઈ અને એ આપણે ગાફલ હોય એટલે એને ચાન્સ મળે ચાન્સ મળે એટલે પછી આપણે દંડ કરવો પડે પછી બહુ ચાન્સ આપતા હોય આપણે એવું કરવાનું એટલે દંડ પારુષ્ય કરવું પડે કે બહુ કરતા હોય બહુ આપતા હોય ચાન્સ એટલે કે હાથમાં નો આવે પછી હાથમાં આપે અને બધાને ભેળો કરીને દઈ દેવો પડે હાથમાં આવે હાથમાં આવે જયારે ત્યારે એને બધા એનો ભેળો કરીને જેટલા ગધેડા વાયલું ખેતર ચર્યા હોય એ ખોલકા ને દઈ દેવો આપણે એટલે ખોલકું પછી ગધેડું થાય જ નહી પછી મોટો ગધેડો થાય ત્યાં રાબુ જ જેવો થાય જેવો શાસ્ત્ર અધ્યન થી સંપન્ન હોય ધર્મ ને જાણનારા હોય સત્યવાદી અને શત્રુ અને મિત્ર માં કોઈ જાતના દ્વેષ કે રાગ વિના હોય તેમને રાજા એ સભા સભાના સભાસદ કર્યાય એટલે વાક કોનો કેવાય રાજા નો કે એના હાથમાં હોપો એમ રાજામાં ગડબડ થાય રાજ્યમાં તો એનો અર્થ હોત્યો રાજાનો રાજા તો જેને પોતાનો ધર્મ તજી દીધો હોય આપણને છેતરે કે જ દઈએ આપણે આપણને છેતરતો હોય તો એને કે જ દઈએ તો છેતરાય જે સજ્જનો દ્રોહી હોય દુર્બળો ને પીડતો હોય દુર્બલા બ્રાહ્મણા અદંડિયા બ્રાહ્મણા રાગ નો દુર્બલા ત્યાગીન તથા વિષ્ણવાદી એને એટલો ન દેવાય દંડ સક્ષમ હોય મજબૂત હોય તો ગુનામાં બાકી રેલો બ્રામન ભગવાન ત્રીજું લાય તો શું કરું એટલે દંડ ખમીએ કે સક્ષમ હોય ને આ ધરી રહેલા તે પોતાની માતા પિતા અને ગુરુ આટલા દંડવા નહીં બધા સ્વજન હોય તો એ દંડ દેવો પોતા વડીલો દંડ દેવો એટલે એને ઓલો આકરો ન દેવાય પછી એને કેવી રીતે દંડ દેવો એ વિસ્તાર તો બીજી ક્યાંક હોય આ ઉપર કહી ગયા તે અંગાયદ અને વિવેચન અહીં કર્યું નથી વધારે આપણે બહુ સારો વિસ્તાર થઈ ગયો નથી મૂળ શ્લોકમાં ચકાર છે તે સૂચવે છે કે શુલ્ક એટલે કરવેરો તે કોનો વેરો લેવાય અને કોનો ન લેવાય તે પણ કરવેરો ક્યાય ન લેવો એવું મિતાક્ષરામાં અન્ય સ્મૃતિમાં લખ્યું છે ક્યાંય ન લેવાય રાજા એ પોતાની પ્રજા કરવેરો પણ કે કે સોના જેવા દેખાય ખરા પણ વાસ્તવમાં જે સોનું ના હોય એવા ખોટા ઘરેણા દેવ મંદિરના કામની વસ્તુઓ આ બધી વસ્તુઓ નિમિત્તે કે વ્યક્તિઓ પાસેથી કરવેરો ન લેવો સ્વામી મહારાજ